મો જે ઝૂબડી હવે તોડી નાખે મોટા આપડે મેલબડી તોડી નાખે બિચારો અને ધૂબડી પર આપડે પથારી આપડે એ હોય જરા બફાર વગર તો જરાત બેસાય જાય રખાય ન કે બેસી જ ન તુ જલુ આમ થી સાય મે તો હું આમ જલે ત એ લોકો ત્યાં આરન તુ સાલ એમ પર કી મત ના બની રોંગ બિલીફ હોય છે ને રોંગ બિલીફ બધી રોંગ બિલીફ બધી કુંડલી ની ને બધું જાગ્રત થવાનું હોય છે લોકો આ તો સમજ મોટી થઈ જાય એટલે બીજી બધી વસ્તુ કરતા તો બહુ મોટી વાત છે અને આ જાગૃતિ ફૂલ સ્કેલ માં હોય કેવું જ્ઞાન કે અમારે કચું હોય કોઈ જાય હરેક ચીજ અમી પાસે આજે જ પેલા મે એમને કરી છે એમણે કહ્યું કે આના વગર ચાલે નહીં એમને ભ્રમસે બરોબર ને પણ એમને જ્ઞાન કોઈ નઈ થયેલું એટલે એમને બઉન એજ પૂછ્યો તો કે આ વાસના નિર્મુણ કરવા માટે શું કરવું ત્યારે આપે કહ્યું કે કઈ વાસના તો મેં સ્ત્રી પુરુષ વિશે નહી કઈ તો આપે કહ્યું કે પુરુષ છો ત્યાં સુધી તમને વિચાર તો આવવાના છે મને બહુ બરાબર બેસી ગયું વખત પણ હું તમને એમ કે ઉપાય કરાવી દઉં બેસી જવા પ્રશ્ન દરેક કોટાઈ ગયેલા તાળા હોય એવું ગાડી આવે એ કોમન સેન્સ કહેવા ઘરમાં લાઈફ કોમન સેન્સ વાળો છું દરેક વાક્યો શાસ્ત્ર ના વચનો જ છે દરેક વાક્યો શાસ્ત્રો વચન જ છે દરેક વાક્યો શાસ્ત્રો જ વચન છે એટલે હાચડી વાણી ને હોય ની હાચડી વાણી નકામી થાય છે બુદ્ધિ નો અમારો ભ્રમ તો ભાગી ગયો છે આપડે તો ઘણા બુદ્ધિશાળી ભાગી ગયો છે કે સાધુઓ આચાર્ય કેવા જ્ઞાન મત છે સાદુ આચાર્યો જૈનો આ લોકો બધા કેવળ અન્ય જ્ઞાન છે આ અંધારામાં અંધારું નહીં જાય જવા પ્રકાશ નહીં સંપૂર્ણ પ્રકાશ છે આખું જગત ઝડપે આખું જગત ઝડકે એટલે જોવા જવું પડે નહીં પરમાનંદ સ્વરૂપ છે પરમ જ્યોતિષ સ્વરૂપ અને જે સિમંદિર સ્વામી છે એ તો છે હરિહંત નું નામ છે બધાં જ કેવાય છે ભૂલી ગયું છે આખું જૈન જગત બાજુ પ્રત્યક્ષ હતા તે ગણાય એટલે અત્યારે હરિયંત આપડે સિમંદર સ્વામી ને ગઈએ તો આપડે ઉકેલ આવે ને એટલે ઉકેલ આવે એટલા સીધો થઈ ગયા એવું તો સમજાય છે ને થયા ભાઈ અને પછી આપડે અમે કહીએ એ ડેપ્યુટી કલેક્ટર અહિયાં આવો કે ખરાબ લાગે એ રીતે સિદ્ધ થયા અને આપણું કામ ના થાય ને આભાન થાય છે રત્મા રત્ના ચલો લાગે છે ને સાધુ આપડા આચાર્ય રત્ના તીર્થંકર પેલું પેલું ભૂલતા ભૂલ નઈ શકે વાત થી એટલે જે માની જશે શીખત છે બે હજારી હોય બે હજાર અને આપડે ઉપકારી કોણ હતા આપડે રસ્તે નામ તમે જોે તમે જો દાદા ભગવાન ધ્રુપ વચે એમાં મીડિયમ જોઈએ દાદા ભગવાન ક્યાં છે દાદા ભગવાન ક્યાં છે એમ પૂછે છે અમે જ્ઞાની પુરુષ છીએ અમે કેવળ ના માં નાપાસ થયેલા છીએ નાપાસ પાસ કહેવાય ઘરે કેવળ નામાં નાપાસ થયેલા છે જ્ઞાની રહ્યા જયારે ભગવાન ભાઈ પ્રગટ થઈ ગયા ત્યાં તો તમે કારણ કેવું તમે સમજાવો એક માણસ અહી ઉઠ્યા પછી તમને આપનું નામ છે મુંબઈ શું તમને હું મુંબઈ જવું છું ગાડી ટાઈમ થઈ ગયો એટલે પછી અહીંથી ગયા પછી થોડી વાર પછી એક માસ કોઈ આવી ભાઈ પેલા ભાઈ મંગળી પેલા મુંબઈ ગયા હવે એવી રીતે આ કારણ કે કેવન થવાના કારણ સેવા મળ્યા મુંબઈ જવાના કારણ સેવા મળ્યા કેવલ થવાના કારણ સેવા મળ્યા એટલે અમે રસ્તા ઉપર છીએ અમે જતા છીએ એટલે પેલા જઈને પહોંચેલા છીએ તમારે કયા પ્રમાણે ચાલો એવું ચૌદ દુખ નો નાચ પ્રગટ થયેલો છે મોક્ષ જોઈ તો મોક્ષ આપે દેવ જોઈ જેવગતિ જોઈ તો દેવ ગતિ આપે પછી આપડે વાઘર એમ પી ભરવાની નથી પછી પી વાત આવે પચાસ લાખ અને વધારે છે ગાડું ચાલે ગાડું ચાલે છે ગાડુ ચાલે ને પૈસા કઈ પરમેશ્વર નથી પરમેશ્વર પૈસા પરમેશ્વર પૈસા વિનાશી વસ્તુ ફરનારી પર ઘર કે કઈ લક્ષી ના ફરે જે ચલની ના હોય તે ભગવાન કોઈ નું કે નાણું ચલણી ના હોય ખોટું ઘેરું હોય નું બેરું હે તો ભગવાન ભાઈ મૂકી દેવી સાહેબ નહીં તમારે જઈને અત્યારે દાદા ભગવાન હું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું કારણ મારે जरूर पड़े ज्ञान दर्शन पड़े दर्शन બે માર્ગ એક માર્ગ અને એક અક્રમ માર્ગ ઘણી અને અક્રમ માર્ગ ખુબ વોડશે લખો વચ્ચે એકાત્ર આવી ડાયવર્જન કેવું અમુક ભારતી રહી અને પછી ક્રનિક જ મારશે ઘણીક બાગ ધોરી મારશે ઘનિક ભાગ એટલે સ્ટેપ બાય અને બે કલાક માં તો તમને કઈ મુક્તિ થઈ જાય એવું લાગે અનુભવ માં આવેલું સંસાર સર્વ દુઃખો થી મુક્ત થઈ જાય સંસાર નું દુઃખ હવે ધ્યાન માં ખાય તો દુઃખ રહેર નહી દુદા વધારે ના બીજા હોય ને તો વધારે હોય તો કર્મ બસવીભૂત થાય જ્ઞાન થાય ને જ્ઞાન બાકી નહી તો કર્મ તો ભોગવ પેલું જ્ઞાન પછી દર્શન અને પછી ચારિત્ર જ્ઞાન દર્શન ચારિત્રશ્રમ માં દર્શન પેલું પછી જ્ઞાન અને પછી ચારિત્ર એટલે જ્ઞાન એ છોકરા બાપ નું જુદો છું એવું તમે ભાર થતું જાય એવું ચેતન છે એવું એ જયારે પ્રતિથી બેસેલક્ષ્મી કે ભાઈ હું આત્મા એવું પ્રતિથી તમને ત્યારે ઉમંગભાઈ સુધાર માં છો હા એ જઈને છે ઉમર નાન લઈને બેઠા છે ને પ્રાંજી ગાળે પડે તો એમને એમની ટપાલ ના ને શિકાર ના કરે પાસે થઈ ગયા છે દરેક નાચવાનું આયા પક્ષપાત ના હોય વિચાર વાતો ગઠવત બધી એકાંતીક હોય અમારું આ અમારું ઘટ ને તમારું ગત અમારું તમારું ના હોય તે વિતરાગી વાત એટલે અહિયાં ક્રમ વિજ્ઞાન વિતરાગી હોય અહિયાં આગળ પચીસ હજાર માણસો જે પ્રત્યે બધા જૈનો બધું જેવ છે બધા ધર્મ વાળા જે જે પૂછ્યો પૂછો અને કામ કરવું કેવા પછી અમે કામ કરી નહીં અનુભવ આવે મોક્ષ માં જવાનું ધ્યાન શાંતિ નથી રેતી ધ્યાન માં એકાગ્રતા નથી રેતી ધ્યાન કરવા દે છે ત્યારે શાંતિ નથી રેતી હજુ કોઈ દીક્ષા નથી તમારી દીક્ષા જ્ઞાન જ્ઞાન લેવાની છું કે હજુ સુધી કોઈ દીક્ષા નથી લીધી જ્ઞાન લેવાના છે હજુ સુધી કોઈની પાસે દીક્ષા લીધી નથી આપની પાસે લેવાના છે જગદંબા ની હા ગાય પણ અશાંતિ બહુ જાય છે ગાયતી કરું છું બધા કલર ધ્યાન માં બેસે ત્યારે એમને જુદા જુદા રંગો દેખાયો બધા ચમત્કારો છે પછી મંત્ર બોલવો પણ આ ધ્યાનમાં બહુ ધ્યાન એ ના મંત્ર કરવો કે નહીં પ્રશ્ન પછી આ મંત્ર કરવું કે ના કરવું એવું પૂછે છે ચમત્કાર ઘોડા બનાવવા ને અમે ઘોડા બની જાય તમાર પાસે ગાયત્રી મંત્ર બોલવું કે ના બોલવું એમ ભાગ ના કે જેમ તમે કશી વસ્તુ વારી પડતી હોય તો હું ખવું ના તો તમે વાયરી પડશે મંત્ર કોઈ વસ્તુ ખોટું હોય ને એટલે તમને હવે ચોલે બોલવું ના હજુ ના બોલવું બીજું બોલવું ઘટડતી જુદી હોય જુદી જુદી ઘટતી હોય આપનું થોડું સારી રીતે વાંચેલું એમાં સુરત સ્ટેશન આપણે જ્ઞાન થયું તો તે વખતે આપને શું અનુભવ થયો જાણું મને આ જગત આખું બ્રહ્માંડ દેખાયું એમાં ભગવાન આવે છે પણ જે મેં જોયું એને શબ્દ થી વર્ણન થાય એવું નથી સમજ્યું ને શબ્દ ની નથી જેમ ગીતા જેમ ચાર વેદ છે ને કે વેદો ચાર વેદ ભરી રહે આત્મા ની બાબત ચાર વેદના ઉપરી કેવાય શું કેવાય જ્ઞાની પુરુષ આપેદ કે આત્મા આપણા આત્મા આપી દે આત્મા આપણા આત્મા આપણે આત્મા આપે મારો મામા કેવી મોકલો બે હજાર નીકળે હિન્દુસ્તાન હિન્દુસ્તાન એટલા કે દુનિયામાં જ્ઞાનીઓ બધા હિન્દુસ્તાન માં કારણ કે તમારી બુદ્ધિ ખરી શું કે તમારી બુદ્ધિ ખરી છે તો શું કે મારી બુ કે છે આપડે હું તમને અંદર બુદ્ધિ વાળો કે બાપજી ને કેવું બાપજી બઉ આનંદ થયો હતો વાત ખબર મોડી થી આવી કે કાલે આવી ચાલતા ડોકર ભરી ના ખાલી જ્યાં બુદ્ધિ કે તારી દુકાત બધા બુદ્ધિ થાય અને દવા ત્યાં શું છે તો બુદ્ધિ ગમિત છે બુદ્ધિ એટલે જ ગમિત ખબર નઈ એટલે કોણ વાત કરે છે વાત કોણ કરે છે ઉઠી જવું ને અંદર તો એવી જ વાત કરે છે એના જે હાજર થઈ ગયું એટલે કોણ વાત હંગે જેમ આ દાદા ભગવાન એવું મેં કહ્યું હંગેર બોલે છે કોણ કારણ કે ઓરિજિનલ ટીપ્લે બોલે છે શું બોલે છે આ બોલી રહી છે તે ઓરિજિનલ છે તમે જોતા છો અતા થતા છો જગત બનાવ્યું એવું તો નથી માનતો શું બનાયું કરે જગત ચાલા જ કરે છે લોકો કે ભગવાન કુંભાર છે ફ્રી હજત છે એ બધી મેં પૂછ્યું ભગવાન જો ભગવાન બનાવ્યું હોય તો આપડાક વાળા શું પૂછે છે ભગવાન ને કોને બનાવ્યો એ તો ભણીએ મગજ માં ભગવાન જો બનાવનાર હોય ને તો એની બિગેનિંગ થાય કોઈ પણ વસ્તુ બનાવી જાય ના થાય નાય બિગીનિંગ થઈ તમે કઈ ચાલ કઈ ચાલ મને ખબર નથી તમે ભલે ના ખબર હોય બિગીનિંગ તો થઈ ને તો બિગીનિંગ થાય છે બરોબર છે વાર્તી નથી આપ નજર માં દેખાય કે મન થી દેખાય આપ કશો કે હું જોઈ ને બોલું છું નજર માં દેખાય કે આજે શું વાત છે પૂછવું પડે ભાઈ હમણાં કોણ ને તો બપોર બોલી ગઈ ખુલી જવું પડે વાત કરી જાગૃતિ માં જ હોય નિરંતર ઊંઘવા કેવના અંધારામાં ઉઘાડીમાં કે અંધારામાં સંસાર ચાલી રહ્યો છે નોકરીઓ ભે છે કલેક્ટરેટ આવી છે હું આ બસ એટલે અમારે હું નહીં સેકન્ડ રાત્રે જાગૃતિ અમારી અમારી સમાધિ ગઈ નથી એક વાર સેકન્ડ પણ અત્યારે સમાધિ હોઈએ પણ આ સમાધિ લોકો જે ક્યાં છે ને એ સમાધિના બધા છે બધા લોકો મચી નામ ગકડી પડ્યા આપડે લોક છે એવું થાય છે તમારી નિરંતર જાગૃતિ ભાઈ નિરંતર ઘાત પિત બેસતા ઊંઘતા સમાજી રે છે મારી રે ધ્યાનમાં ગાળે છે કે સમાધિ રે તો એના સમારી કે બે બંધ થઈ ગયા એટલે સમાજ અમને શું હિન્દુસ્તાન પણ ઉપાધિ માં સમાધિ ના સરપંચ નું નામ શું હતું ઉપાધિ માં સમાધિ રહ્યો ઉપાધિ માં સમાજ થાકી ને જે પૂછે પૂછ્યો પૂછો ને બીજા ને પણ જાણવા મળે જરા દાદા ને લઈ જશે ને હિન્દુસ્તાન માં દુનિયા માં અમેરિકા બધા બેઠા છે પ્રગટ નું ધ્યાવન કરે ને તો પોતાનું પ્રગટ થયા કરે શું કરે પ્રગટ તત્વ નીચે તત્વ નો ધ્યા થાય શું છે આંગે છે પ્રગટ તત્વું પ્રગટ થયા કરશે વ્યક્ત થયા કરશે આ પ્રગટ નું ધ્યાવન કરો કે મારે મય તે વ્યક્ત થાય છે અને બીજી રીતે આ એકનું જ ભગવાન નું જય જય છે સરસ ફળ આપનારું પચાસ મિનિટ બોલશે એટલે અત્યારે બોલવાની રોજ તો બોલાવું છે રોજ કાલે સંસારમાં રોજ આવ્યા કેટલા કેટલા કેટલા પ્રાપ્ત થતા હશે સંસારમાં અત્યારે પેલા નમસ્કાર કરી ભાઈ દો ને બરાબર ભગવાન ની સાથે વર્તમાન મહાવી ક્ષેત્ર માંથી બધા છે અને એ જ ધર્મ નું રક્ષણ કરે છે અત્યારે આખા ધર્મ નું રક્ષણ કરે છે જીવશંકર ના ધર્મ નિષ્પક્ષ પાસન દેવ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નિષ્પક્ષ પાસે શ્રી કૃષ્ણ ભગવાન ના સર્વે જ્ઞાની મહાત્મા અત્યંત ભક્તિ પ્રગ્રહ કરું છું આટલા બ્રહ્માંડ ના જીવ માત્ર ના રિયલ સ્વરૂપ માત્ર ના રિયલ સ્વરૂપ ને આ માત્ર આ બધા જીવ છે નાના મોટા બધા જીવ એનું રિયલ એટલે વાસ્તવિક સ્વરૂપ એમ છે અને આ રિલેટિવ છે આ રિલેટિવ સ્વરૂપ છે એટલે બધે પહોચી જાય દરેક આત્માઓને થયું ને દરેક આત્મા નમસ્કાર થયો દરેક આત્મા થયું ને એક સંખ્યા કેવાય એક નું સંખ્યા કહેવાય કે બે સંખ્યા કેવાયક ના કહેવાય આપડા વા કે અમારું હાથું સારું ખોટું ના બધા એક ના એક ના પ્રમાણ પ્રમાણમાં દરેક સાસું જોડે ને એટલે દરેક નું સાચું જે શિકાર કરે છે ત્રિપંકર ભગવાન દરેક પ્રમાણ ત્રણસો સાત બધા સાચું એની ડિગ્રી હતી એનું સાચું આની ડિગ્રી હતી આનું સાચું તો થયું ને અને દરેક એક એક વસ્તુમાં બધા ગુણધર્મ હોય પણ આપણે અમુક સ્વીકાર છે બાકી અમારા અમારા બધી રાસ્તા બેઠાવે ને વૈષ્ણવ જૈનો દિગમ્બરી શેતંબરી થાનેક કોઈ નું સમાન ના થયું ભાઈ એટલે બધા ગમે અમારી ઘરે આમ છતાં ચેતમ્બરીઓ બોલે ને દિગંબર ના ગમે દિગંબર ચેતમ્બરી બોલે સાહેબ ના ગમે સામે પાછી બોલે દિગંબર ગમે નહી અમારે ચચા જેટલું થાય એટલે જાણવું કે આટલું થાય છે ને આટલું નથી થતું તેને ક્ષમાગવી પણ આ શક્તિ માંગવાની શક્તિ આગળ શક્તિ એ પાડવાની શક્તિ આવશે ત્યાર પછી પડાય છે તે રીતે આ લખ્યું છે આખું શક્તિ આવે એટલા માટે ગુજરાતી અમે તો ખાઈ શું ખાવ મીઠ તો ગયો એક માણસ આ જો એવું ચીજ બીજા પછી શું બોલે આપનાર બઉ માસ માસ છે હા નવ કલમ આમ ભગવાન ના ગણાય ભગવાન ભગવાન કાંઈ ભગવાન તો ગામ માં જઈ નો ભરાય છે એમ થાય છે કે શરીરમાં આત્મા છે આત્મા કેવી રીતે ક્યાં રહેલો છે ખબર પડે કેટલા બધી લોકો વિશ્વ માહિતી આ વિશ્વાસ ભરેલું છે તમારી માહિતી બધા જીવો છે બીજા માટે અમને જે આપો જેવો છે એ જ છે જોવાનું છે જો આપું તે નામ દેવું છે તો કે નામ છે કે સંગ્રામ નામ દેશે કે જેરી કરે છે પ્રેક્ટિસનું લીડર કારી દેવા માટે બી બળવા છે કરાયે છે ભાઈઓ મને ઘરે દેવા માટે થોડીક ઓર્ડર છે હું તમને કહી દઉં એનો ખબર નથી I don't know what you're saying, but I don't know what you're saying, but I don't know what you're saying.